બધા પ્રાકૃતિક ગુણો છે બધા શું છે અને પ્રાકૃત ગુણો માં જ છે દયા શાંતિ પ્રાકૃત ગુણ પ્રાકૃત ગુણો અનંત હોય ને તો હની પાત થાય બધા વેચી જાય કલાકમાં હનેપાત થાય ત્યાં શું થાય પ્રાકૃત ગુણો દયા શાંતિ હોય ને હનેપાત વાર પાસે આ પ્રકૃતિ ગુણ બગડ્યો નઈ કે તરત બધા ગુણો વેચી જાય પિત વાયુ કપ વધી ગયું એના આધારે બધું ચાલુ ગુણો અને પેતા પેલા તો પોતાના ગુણો જ છે અને આ તો વ્યતિરેક ગુણો છે બધા શું વ્યતિરેક ગુણો આત્મામાં ક્રોધમાનમાં આયો હોય નહીં લોકો કહે છે આત્મામાં આત્મા છે આત્માને ના હોય આત્મા આત્માના ગુણો બધા ગુરુ લઘુ સ્વભાવના વધે નહીં ઘટે નહીં એવા સ્વભાવના બધા ગુણો આ ક્રોધ માનમાં વધે ઘટે એ વાત વ્યવચિત પડે આત્માના ગુણો જે છે ને તે આ ગુરુ લઘુ સ્વભાવના વધે નહીં ઘટે નહીં એનો પરમાનંદ નામનો ગુણ છે જરાય વધે નહીં ઘટે નહીં જ્ઞાન નામનો ગુણ છે જરાય વધે નહીં દર્શન નામના ગુણ જરાય વધે અને આ ક્રોધ માનમાં આયોગ તો વધે ઘટે ના વધે એ આત્માના ગુણ ના ત્યારે લોકો પણ પૂછાય શું જળના ગુણ થાય છે જડ તો આ કેમ ક્રોધ માનમાં લોકો નહીં કરતું કે એ જળનાય નથી ને આત્માના બે વસ્તુ ભેગી થવાથી ઉત્પન્ન થવાગીમાં બગીચામાં નઈ અને અત્યારે બે વાગે ફરી ગળ પગે શું થાય ત્યાંથી પથરા છે કોનો ગુણ છે એવા ગરમી પછી ના સૂર્ય ના ગુણ થયેલા એવા ક્રોધ માન માં તમે જ્યાં સુધી તમે જાતને માનો શું નામ કેતા ઉભા રે છે દેહ દેહ કે આવી એમને મેં તો ક્રોધ માર માં આવ્યો એવા છે બરા કે મારી ગયા પછી બધું બહાર નીકળ્યા પછી આત્મા પાતમાં બધું વાળી સાફ કરી તમે પોતે જીવ છો હવે આ વાત મારે લોક નો ના બોલાય એ તો મને ભેગા થયા માટે તમને વાત કરું ચાર રૂપિયા તમને બોલાવા નથી આવ્યો તમે મને ઓળખતા નતા તો ભેગા કોણ કરે છે એટલે હું એ આધારે મારે વાતચીત થાય ને વાતચીત થાય ને હું જાણું કે કુદરતની ઈચ્છા છે અમને છોડાવવાની તો એટલે વાતચીત કરીએ અને એટલે ખરી વાત કોઈને કહેવાય નહીં આ તો બધું જગતના મારે પોઈઝન કહેવાય જે મારે કહેવાય જગતને તો ભગવાન મથે રાખી અને વાતો કરવી પડે કેવી અને ખરાબ કામ છોડો અને સારા કામ કરો તો વ્યવહારમાં તો એ જ વાતચીત આ તો જેને અક્રમણ આવતી હોય દેહા દેહ છોડવા હોય જગત દેહાદેશર થયા પછી સ્થિર જ રેવાય આત્મા પ્રાપ્ત થયો જ નથી આત્મા જાણ્યો જ નથી કોઈ અવતાર માં હજુ કોઈ અવતાર એવો નથી ગયો જેમાં આત્મા એક વાત એટલી વાત જવાની હોય અને અત્યાર સુધી છે ये बात खोटी है जाहिया पीर जहाँ जाए मैं बड़ी मैं अपने मन में मानी ले मारे बैंक में बे लाख है त्याग लगातार खबर पड़े नहीं पड़े मिली बात होगी आत्मा एवं नहीं आत्मा जड़ा आत्मा यस्तु कि कोई अवतार ओपन थे आज है अच्छेतर ने चेतर क्या थे जगत क्या कहते हाँ आता એ આત્મા ખરેખર આત્મા નથી ખરેખર આત્મા તો જાણવા નાની પુરુષ મળે ખરેખર આત્મા જાણવા અને પછી આયા બસ જાય નહીં ક્ષણ જાય એક ક્ષણ અને જગતનો જાણેલો આત્મા માનેલો આત્મા એ કામ આપે નહીં ક આપે નહીં ઘણા સાધુઓ ક્યાંથી અમને આત્મા પાછી ગયો છે બધા વેચાણ ખબર પડશે પીળું તો પિત્ત દેખાય ને હોય બે દેખાય પણ તમે જે પીળું માની બેઠા હો વેચવા જશે કે આત્મ જ્ઞાન જાણો કે આત્મા જાણો એમ શું કારણ કે આત્મા જણાય આ દુનિયામાં જાણવા જેવું જ બીજું કશું જાણવા જેવું આ ક્યાં જ વેદમાં આત્મા છે નહીં આ વેદમાં આત્મા નથી વેદ પોતે બોલે છે આત્મા ખોલ તે આ નહી કે કે છે એ ક્યાં જાણવાનું આત્મા ખોળું છું આત્મા તો અવક્તવ્ય છે અવર્ણનીય છે નિશબ્દ છે કેવો છે અવર્ણનીય છે અવક્તવ્ય છે એમાં શીર આવે કે ગોટું જ્ઞાન ચાર વેદના ઉપરી હોય જગત જેને આત્મા માને છે તો આત્મા એ તો સંચળ આત્મા આત્મા માને છે માને જે આત્મા સંચલ ગુણો હશે ને એને આત્મા મનસુઆ કેવો હોય દર અસલ આત્મા જે છે આ નય આત્મા જોવાય પછી એના કરે આત્મા દીધો અથવા નથી આમ પ્રેક્ટિસ પાડી પાડીને એમ સ્થિર કરવાનો હોય ત્યાં ત્યારે આત્મા સ્થિર થાય આત્મા સ્વભાવ જ સ્થિર છે કેમ ઉઠ્યા સ્થિર એતો સમજાવ્યું જે આત્મા ની વાત કર્યો તમે એ બધું ચંચળ આત્મા છે આ તો આત્મા નથી આ તો સ્થિર કરવા માટે ગ્રા મન ની ભૂમિકા ગયા સ્થિત થાય આનું આજ જોઈ ખાધું એક જવાની બેઠું હોય ને કેમ લાગે નહિ ને એના આત્મા તદ્દન જુદો જ થયા દેશ ની જુદો જેમ ઘઉં કાંકડા બે જુદા હોય ને અને કેવાય શું ઘઉં કે ઘઉં માં કાંકડા નહી હોતા તો લોક બાજા માં શું કે ઘઉં લાવો ત ભાઈ ક્વારા છે ત્યાં કે તો વ્યવહારમાં એવું કહેવાય ઘઉં કેવાય નાખો નાખવાના છે આત્મા ને બીજી પાંચ વસ્તુ બધી ભેગી થયેલી એને છુટી કરી યાર જ્ઞાન મોક્ષ દાન આપવા આવે મોક્ષ દાન આપવા હોય મોક્ષ દાતા પુરુષ કહેવાય જ્ઞાન શું કેવાય પોતે મોક્ષ રહેતા હોય ને બીજા ને રહેવા માટે દાન આપડે બિઝનેસ બિઝનેસ કરીશું ચિત્રસ્તી મલિનતા ઘણી ખરી ઓછી થઈ ગયું હોય ને એને સંત પુરુષ કેવાય કેવી એને સંત કહેવાય જયારે આત્મા જાણે ત્યારે કહેવાય અને આત્મા જાણી તેમ જ રે તારે પુરુષ કહેવાય જાણ્યા પછી તેમાં જ રહેવાનું કામ છે સીતા રે કાયમ તારે પુરુષ કહેવાય કાયમ સીતા હોય સદપુરુ થયા પછી સીરતા નો જ્યાં સુધી પાછલો પ્રાર્ધ કર્મ ખપાવે ત્યાં હોય ત્યારે સીરતા માં તો તો ખરી પણ પ્રાર્ધ કર્મ ખપાવવા પડે ને આ તો જેને છુટકારો દેહ ત્યારે છોડવો હોય ત્યારે કોઈ આમ નજા ઉપર કામ નહીં બધું ચાલ્યા કરે છે વાસ્તવિકમાં આવું તેવું નથી આ બધું વાસ્તવિકમાં કોઈ ભગવાન આ બનાવનારો નથી ભગવાન ભગવાન બીગરે લોકોનું ભગવાન બનાવી દેહા દેહ છોડવાનું હોય તેને તો લોકો ભગવાન બોલે પોતે જ ભગવાન થઈ બેઠો તો પટેલ છે બાદર ભગવાન તો ભય દાદા ભગવાન બેઠા છે નાદ છે ત્યારે આ બેને કે ત્યાં નીરુબેન બગાડ્યું તો એમને અસર ના થાય દેહાજો એક જ લેહાર તો ચોખ્ખો કરવો પડે ચોખ્ખો કરવો પડે હવે નફત નઈ જ્ઞાન નફત ના હોય ચાલે ચલાવી ના લે તાર કેટલી ભૂલો થાય છે દેહ માં આત્મૃત્ય છે અનંત અવતાથી આમ આશુભ છોડે ને શુભ ને એનું આ જગત માં કરે ધર્મ તરીકે જવા ના દે